અત્યારે આપડે એકતા નથી એકતા આવી જાય તો એટલે એટલે ઘણી જ માર નથી અત્યારે એટલે મેચાર્યારાજે મને કહ્યું કે ડાબાડો એકતા એકતા માર્ગ એટલે એ કાર્ય થતું નથી એટલે આ અક્રમ ઉદય આવ્યો મને એટલે અક્રમ ઉદય કાર્યો નથી ઉદય આવ્યો એટલે હું તમારી खराब ज्योति स्वरूप बीजे हमको फिर नीत सुधी रीत मोक्ष रीत थे एक आप બઉ સારી વધારે વધારે અત્યારે ઘરના છોકરા ને છે ત્યાં કઈ ચાકરી આવું કરે તો કઈ લેશે અહીં થાય મને અહીં આ દે મોક્ષ નો અનુભવ થાય તો મારે ફમ મારે ગપુ એટલે આત્મા કરતા છે એવું માની લીધું ચાલુ ભાઈ અત્યારે ના શ્રદ્ધા એ માની લીધું છે અને કરતા છે માટે કે છે જે અસળ આત્મા છે આત્મા સ્વરૂપ છે જ્યાં સુધી મિકેનિકલ માં છે તો બધી પરપિત છે હું આ કરું છું ત્યાં સુધી પર પડ્યું હું આ ભોગું છું ત્યાં સુધી પર પડે હું આ ધર્મ કરું છું તો હું સંદાસ જોઉં છું છું પરિણામ હોય પરિણામ જો એનું ખરું કહ્યું કે પરિણામ માં છીએ પરિણામ માં છીએ ને હવે સ્વપરિણામ માં આવીએ તો શ્રાદ્ધ બીજું જતનું હોય આદ પરિબળ જે શ્રાદ્ધ આવે એના કરતા સ્વરિણામ અમૃત નહીં હોય હોય વિષમ સ્થિતિ હોય સ્વિણી થી સમસ્થિતિ હોવી જ જોઈએ અમૃતપાન હોવું જ જોઈએ વિષપાન કદી પણ એક સેકન્ડ પણ ના આવે એ નામ સ્વરિણ ઓછી હોય જાગૃતિ પ્રમાણ સ્વર સમર્પ્રિણી ઉત્પન્ન થતા જોય ને उत्सम स्थिति एक बे एक गुंठा पे आत्मा अनुभव प्रती जाते આત્મા માં સુખ થાય સંસારમાં સુખ નથી ભૌતિક માં એ પ્રસિધ્ધિ બે છે પણ પરિણિત બદલાય નઈ પરિણિત પરિણતિ કે ક્રિયા કુ બદલાય નઈ અવિરતી ફક્ત શું શું ઓળખું થાય કારણ કે ચાર પ્રકારના અનંત અનુબંધિત છે તે ઉખમ ભાવ ને પામે કેવું એટલે જ્યાં દેવતા છે ને તો રાખોડી ગયું રહેવું દેખાય નહી કડવું ના લાગે ટિકડેકડે કથાય મુક્ત થયેલો કથાય મુક્ત માં હોય તો પણ આ સ્થિતિ હોય પર હોય તો પણ આ સ્થિતિ હોય કથા પરકીત ઉક્ષમ સંકેત સહયોગ મજા આવતી નથી કારણ કે પરપ્રાણીતી પણ હોય પરિજ હોય કોઈ ને ઉત્તમ થાય પણ તે બઉ વખતે બધું ઘાત ના આવે કારણ કે એના ચાર આ જે અનંત અને જે ગ્રંથિ છે વિધ્યાત્વ એના ત્રણ ટુકડા થઈ જાય જયારે સમ્યક્ત થાય ત્યારે એના ત્રણ ટુકડા થઈ જાય ગ્રંથિ વિદ્યાર્થી કયા કયા છે આ બે નાશ થઈ જાય મિથ્યાત્મ મોહ નાશ થાય એનો મિત્ર મોહ નાશ થાય અને ત્યારે અનંત અનુબંધી ઉપસમ ભાવ પામે ફરી પાછા પામે સમ્યક્ત હોવા પ્રકારના મો પરિણિત વધી આ ત્રણ પ્રકાર મો તમારા બે પ્રકાર લાગે છે દાદા એ આમ લાગે કે કઈક કાચું છે એમ લાગે આમ લાગે કે કઈક કાચું છે આમ લાગે કે કઈક કાચું છે પાંચ કાચ આવે એમાં એવો ફેર દેખાય જ બોલો જેના જે અત્યાર જેર લાગે એમાં ઘણો ફેર લાગે લીંબુ ને નાપુર્યું ગર્યું લાગે છે ગર્યું લાગે છે ના એ ગયા એ કયું ચિંતા કઈ અને ભગવાને પરમેશ્વર કયો શું પણ મારી આજ્ઞા ચિંતા શ્રમિક માર્ગ ના જ્ઞાન શ્રમિક માર્ગ ના જ્ઞાનીઓ ને ચિંતા ના જાય અંદર આનંદ હોય અને બહાર ઉપાધી હોય ચિંતા હોય શું હોય જેવું પોતાનું સમજણ નાખવી નઈ એમાં શું બધું એ સમજણ જ્ઞાનીઓ જાણે જ્ઞાની વાત જ્ઞાનીઓ જાણે સમાજ ચિંતા ગઈ છે ખરાબ વેદન કેટલો વખત એના નીકળવા આવે ખરો નહિ જ્ઞાન થી કોઈ નીકળવા આવે ખરેખ નહી દસ હજાર ની ચીજ પડી ગઈ સમાધાન જ ને દાદા નથી સમાધાન થાય એટલે વાત તો સમજવી જગત આખા ધર્મી હોય ગમે તેવું હોય પણ નોકર ના પારા પડી ગયા એટલે અસર થયા છે કઢાપો ગયો આંતરિક અસં પર ને અસંકો ગયો અને કેટલાક વગર બેવ થાય કઢા પર અજંકો બને કે ના બને કડાપો અજબો જોઈ લોને ચાલા પડી જાય દસ પંદર દસ સીટ મળી ગઈ એસે માં સારું કર્યુંમિત હતું બની બનવાનું હતું તે બન્યું નિમિત્ત દસ હજાર અપમાન કરે તો અપમાન કરે તો કઈ ના થાય કઈ ન થાય આપણને ક્યાં કરે આપણને ક્યાં કરે છે અપમાન કોને કરે છે શરીર છે ને શરીર અને આત્મા નો ભેદ જુદો સમજાય છે પછી પચી ગયો તો લાગે ન લાગે ન કરો ખરા એવું પણ નથી એવું પણ નથી થતું તમે કરો છો ખાતે નઈ કોઈ ચીજ કરો છો ખરા કશું અપમાન કરે એવું કશું કઈક ચીજ કરો છો ખરા એમ પૂછે ચીજ કરો છો કશું કરેલું ખરું એમ પૂછે છે આ પરિણી થી માં રહેવું અને પેણી થી કેવી વાત છે પર પડતી જાય તો હા હું કરું છું ભાન આખું ઉડી જાય ક્યારે પણ ભાન ના થાય આ જગત માં લખ્યું છે જે કઈ પણ કરવામાં આવે ત્યાં વિચાર કરું છું વિચાર કરું છું વિચારા એ સૂત્ર બધા હું વિચાર કરું છું કે મોટા બે પુસ્તક લાવો હા લખી છે બીજી મોટી લાઈ જગત માં જે કઈ પ્રાર્મ કરવામાં આવે તે કોના થકી કોના થકી કરવામાં આવે પોતે જે કઈ કરે પોતા થકી હા પોતા થકી પારકા ની વાત જ નથી કઈ કરતો હોય તે કરતો હોય તેને આ બાજુ ને ચાલી શું કે બઉ સારું કર્યું આ બાજુ બઉ ખોટું કર્યું નપોસાય તે નહીં છતાં હું કઈ કઈ કઈ બાર કરવાનો વખત હું કઈ તો પછી હું કઈ કરવાનો વખત ક્યાંથી આવે કરવાનો વખત ક્યાં આવે જુદાપણો ની ખબર છે એ જ એમાં એના માટે જ આ છે જુદાપણા ની જેને ખબર છે ના ખબર હોય એના માટે આ છે ના ખબર હોય એટલે એને હું કઈ કરતો નથી કઈ કરતો નથી એવો ખ્યાલ અમારે જરા ઉઘાડો છે આખરે આશરે ઉઘાડો પાન આવશે વચનબળ સી રીતે પ્રાપ્ત થાય એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય અઢારસો નવ્વાણું અઢારસો નવ્વાણું લોકો મને પૂછે છે આપનામાં વતનબળ કેમ છે પગે લાગે કારણ છોકરો છે તે આપણું વતનબળ જુઓ અને હું અત્યારે આ બધા મહાત્મા જે વર્તન વતન બળ કી રીતે પ્રાપ્ત થાય મને પૂછે છે કોઈ તો પછી નીચે ગ્રહ આપે છે વાપે છે એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય એક પણ શબ્દ ખોટો સ્વાર્થ પડાવી લેવા માટે ન વપર્યો હોય વાણીનો દુરુપયોગ ના કર્યો હોય પોતાનું માન વધે એટલા માટે વાણી ન બદલા હોય જ્યાં બરોબર લાગે છે આ એટલું બરાબર છે આ બરોબર કરે તો પોતાને ફાયદો ના થાય વચનભર થાય તો પેલા અજ્ઞાન રહે આ પ્રમાણ કરે તો અવશ્ય ભર ઉત્તમ થાય જરાવરું કર્યું કે પાછળ પડે ક્યાંક પોકે અવરું કર્યું એની પાછળ પડે કે દ્વેષ આવી જાય ને દ્વેષ આવી જાય દ્વેષ આવી જાય ને દેશ આવે પાછળ પડે વેસ આવે એટલે પાછળ પડે આ તો લાઈફ બધી ફ્રેકચર થઈ ગઈ છે સેના સારું જીવે છે તેનું ભાન નથી મનુષ્ય સાર સુ જે ગતિ માં હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષ થાય મનુષ્ય સારું આપડે જે ગતિ માં હોય તો જે ગતિ જવું ગતિ મળે મનસ માં આવું મનુષ્ય મળે મનુષ્ય પ્રાપ્ત કર્યો કે ભાઈ મનુષ્ય નો અધિકાર છે એના કાયદા પણ જાણવા જોઈએ એ તો કાયદેસર જ થાય બધું નિયમ પ્રમાણ જ ચાલે એ તો બધું કાયદેસર થાય નિયમ પ્રમાણે જાય વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે પોતે બીજા કોઈ ના કોઈનામ નથી હા નક્કી કરનાર મોક્ષું છે થવાનું છે પણ આપડે ઊંધો કરી નાખું વિલાહી શું મને દેતા છે આને દેતા છે આ કિસ પર તો મારે દેતો કરે દેતો આ પર પડી નાખો ઇ પાગડે પર આ જું પર આ સ્пар કે ઉપર તંગોડી આડો આ તો લાઈ બધી ફ્રેક્ચર થઈ ગઈ છે આ તો લાઈ બધી ફ્રેક્ચર થઈ ગઈ છે હા પોતાના માટે મનુષ્ય છે પોતાને શું કરવું કે મનુષ્ય ને આ અધિકાર છે કે પોતાને શું કરવું છે ક્યાં ભૂલતા કેવી રીતે પ્રાપ્ત થાય એના બધા લોહોત જાણવાનો પ્રયત્ન કરવો કેવી તપાસ કર મનુષ્ય નો અવતાર એટલો જ હોય છે કે ચેતન અનુભવ કરી શકે ગતિ બધી પર રમણતા પછી બીજો કોઈ અવતાર દેવ લોકો પણ અનુભવ કરી શકે નહી દેવ અનુભવ ના કરી શકે ચેતન ધારે દેવો હોય ને દાદા નજર કેજર કે ખરેખર જન્મ નહી પણ લાજરી પુરાવા પડે मनुष्य मनुष्य तो परमात्मा से मनुष्य तो परमात्मा से बीजे कोई सेलिटी नहीं બાળિયા મળ્યા ને લૂંટ લીધા પછી લડવાનું નહી આગળ પ્રગતિ કેમ કરવી એ વિચારવું એને બધી સહાય મળી રહે મારું શું થશે એમ કે પોતાના સ્વભાવમાં જે ભોગવે એની ભૂલ પોતાના સ્વભાવમાં જે ભોગવે એની પોતાના મનમાં પોતાના મનમાં હા ભોગવે ની ભૂલ हमने कोई कहे कोई भाई मारी पार दुख देने दुख ने आटलो कामता क्षमता आ सारी भूल भागी अरे तू हाँ सारी भूल तो सासू ने भूल मानी से કારણ છે આની પાસે આની પાછળ કારણ છે ભોગવે આપડે પકડ્યા આજે આજ પકડી ગયા આપડે અને પેલો પકડાય છે પછી શું કયું મારું શું થશે કયું કે બગડ્યું એનો અર્થ એમ કેશ મારું શું થશે ચિંતો છે મારું શું થશે એવું બોલા કોઈ કરિયાદાર બીજો કોઈ કરિયાદાર છે બીજા કોઈ દખાશે एनो अर्थ एम के आत्मा ने गणकार आत्मा अनंत शक्ति वालों बैठो तो शक्ति मगने हाँ शक्ति वालों तो आत्मारूप था आत्मा शक्ति आत्मा पक्ति मैं आत्मारूप थे शक्ति मगटको जी आत्मरूप नगवा भगवान आत्मरूप थे अक्रम विज्ञान व्यवहार ने किंकित मत तरछोड़ रियालिटी मई व्यवहार ने तरछोड़त नहीं આક્રમ વિજ્ઞાન વ્યવહાર ને ચિંતિત સમાસતા વ્યવહાર ને તરફોડે એ જ્ઞાન નિશ્ચય ને પામે નહી છે સીધી વાત છે એટલે આ ક્રમ વિજ્ઞાન અમારો વ્યવહાર આદર્શ જ હોય શું હોય જોવું ના હોય એવો અમારો વ્યવહાર હોય અમારો વ્યવહાર મનોહર હોય કેવો હોય મનોહર હોય વ્યવહાર સુધી આવી જાય વ્યવહાર સુધી આવી જાય તો શુદ્ધ વ્યવહાર શુદ્ધ નીચે બેઠેલો શુદ્ધ વ્યવહાર નું બેઝમેન્ટ જેટલું કાચું એટલું નિશ્ચય નહીં અને જે પામવાની વાતો કરે છે એ શુષ્ક જ્ઞાન છે એમ જ કહ્યું છે કે પછી પોતાની રિયલિટી માં સંપૂર્ણ નથી આગળ વાત કરો વ્યવહાર ને ત્રસોડે આટલું પાન પૂરું કરો આવે નવું પાન વ્યવહાર ને તરછોડે નહીં તે સિદ્ધાંતિક વસ્તુ કેવાય એમાં જો કોઈ વ્યવહાર ને તરછોડે તો નિશ્ચય ઓટોમેટિક તરસોડાઈ જાય વ્યવહાર ને તરસોડે તો ઓટોમેટિક નિશ્ચય તરસોડાઈ જાય છે નિશ્ચય ના થાય તરસોડેલો વ્યવહાર બેઝમેન છે અંબાલાલ મુરજીભાઈ ત્રોડ વાગવી ના જોઈએ અંબાલાલ મુરજીભાઈ એ વ્યવહાર સત્તાના આધીન છે એટલે મારા પોતાના અધીન નથી વ્યવહાર સત્તા न जो हमें आदर्श तो मैं तो नहीं ना एक समय पर सत्ता मे परमात्मा थोड़ा એક સમય એક સમય તો એટલે સમ્યુ ને સમય દર્શન બધું સ્વ સત્તામાં બધું આવી ગયું એક જ્ઞાન દર્શન ક્ષેત્ર ચારિત્ર ની એકતા હોય ત્યારે સ્વ સત્તા માં આવે ને જ્ઞાન દર્શન ચાલી એકતા હોય ત્યારે દર્શન આવે ને હા જ્ઞાન દર્શન માં જોઈએ સ્વવેદન માં એટલે આ શુદ્ધતા આવે વેદન એટલે સ્વત્તા કહેવાય અને નહિ તો વેદન શું છે મિથ્યા તપ માં વેદન માં છે મિથા તપ માં સમ્યક તપ માં શું ઘેર કાકે મિથ્યા સ્ત માં દેખાય એવું હોય બીજા લોકોને મિથાપ દેખાયું હોય करतु हो क्या संधा ने मान भेर राखसो कोक मन सोई लाभ थी जाए છ ઘણીઓ કાઢવાની ત્રણ લાખ નો ફેટ હોય તો ત્રણ ગાણીઓ કાઢવી આ ઘાણીઓ જ છે નહીં એટલો પછી પર વસ્તુમાં એટલો મોહ વધારે પર વસ્તુમાં એટલો મોહ વધારે વધારે એટલી આ બધી ખડકુટ વધારે હા એટલે આ મુશ્કેલી સારી આ મુશ્કેલી માં તું પડવું છું વધારે વધારે રાખ છે વધારે છ લાખ મહેનત કરવી પડે ના તો ઘણીઓ આ જગત ના લોકો खबर पड़े तो लगे दिल्ली वालों पे थोड़े थे तेरे घी तो <laughs> <ने देखे। laughs> कई थी देखा शू करें आखो दारो गाणी कही आखा दादू एक ત્યાર પછી સાહીઠ લાખ છ લાખ નો ફ્લેટ સો ગાણીઓ કાઢવી પડશે એક લાખ નો ફ્લેટ હશે એક જ ગ્વાણી કરવી પડશે તારે જેટલી ઘણીઓ વધારી એટલો ફ્લેટ મોટો લે વધારે આવશ્યકડીમ રી મર્યાદા તારી પાસે સાધન થાય છે કેમ આમ કરી દઉં છું એ કોઈડિમ રેસે ને શું કે आखा जगत मेहनत घी का नकामी जाए बड़द आप बीडी हाँ चालू खो दारो बरत घी काट काट करे आ जगत बे रीते निम आ जगत बे रीते आ जगत एक रीते पोलम पोल छा नि छा निच इंद्रिय बुद्धिधन्य ज्ञान थी आधु पोलम पोल लागे हाँ ज्ञान ज्ञानी लागे ज्ञान ठीक है આપણે જે કોર્ટમાં હારી કોલમ બોલશે દુનિયાનો નાસે અહંકાર કરે છે ને વૃદ્ધિ અહંકાર કરે છે દુનિયાનો દુનિયાનો નાસે અહંકાર કરે છે અને વૃદ્ધિ અહંકાર કરે છે નાસે વૃદ્ધિ અહંકાર કરે એમાં આમ છે કડવાસ ની મીઠાશ બેઉ અહંકાર ના ફર છે સારું કરિયાનો અહંકાર કર્યો તે મીઠાશ આપે કુટું નોંકાર કર્યો અહંકાર કર્યો અહંકાર કર્યો અને અચુભ અહંકાર કર્યો ત્યારે જે ગમે તે કરવું ગમે તો કરવું ઘરે મીઠું ગમે તો મીઠું ઘર ઘણા માણસ બહુ દુઃખ પડેલા હોય પણ બધાની ઉમર કોઈ વાત કરે કે તમને બઉ કષ્ટ પડેલું ને કે ના ના મને કોઈ દુઃખ પડ્યું નથી એ પછી સુખ વર્તન માટે ઈગોઈઝમ છે કે મારા જેવા સુખ નો ઇગોઇઝ કર કે મારા જેવો કોઈ સુખ નથી સુખમાં દુઃખ નો કરે છે સુખ માં દુઃખ છે કોઈ જગ્યાએ દુઃખ છે હા તો સુખ ને દુઃખ માને છે ધીરુભાઈ નામ ને ધીરુભાઈ એક રસોડું હતું અને એક શોર બાથરૂમ સંદાસ બધું હતું એટલે એટલો બધો સુખી પોતાની જાતને માનતો હતો તેને બે રૂમ વાર ફ્રેન્ડ આવે નહી તો એના મનમાં રહે કે સર મારા ફેર ને બે જ રૂમ છે મિલકત મળી સસરા મિલકત એનું માથા આઈ ગઈ એટલે એને એક બીજો બંગલો બંધાયો યા જમવા ગયા બાઈ ને બે જેમ એટલે ત્યાં આગળ પછી ભાઈએ કહ્યું કેટલા નસીબ સાહેબ છે આપડે તો પછી બીજું બીજું થઈ ને કહું ફ્લેટ તો નહી પણ આપડા સોફા સેટ જુઓ જુના આ જુઓ આ દુઃખ બાર અગોત્રી રખી પાછો આવેલો છે અને પછી આપડે આવે સર જોયા કર કારણ કે કાર્ડ હાથે આવું સમજણ ભરે તો આમ થઇ જાય સમજણ ની જ વાત છે સમજણ ની જ વાત છે સમજણ ની વાત મૂળ સમજણ ઉપર આધાર છે મૂળ સમજણ ઉપર આધાર છે બધો મૂળ સમજણ ઉપર બધો આધાર છે આપડે પૂરું કરી હોય ત્રણ કાળ માં પરમાર્મ નો પંથ તે રીતે પરમાત્મી સમજે ગુપાઉ નો પેરે તે પરમાર્થ ને તે વ્યવહાર પેરે તે પરમાર્થ તે વ્યવહાર અમે તો જ્ઞાની પુરુષ છીએ અને દાદા ભગવાન પ્રગટ છે તે છે હા દાદા ભગવાન હું જ પ્રગટ નમસ્કાર કરું છું અને તે પુસ્તકમાં ચોખ્ખું લખેલું છે પચીસ હજાર મહાત્માઓ છે આ દાદા ભગવાન દાદા ભગવાન થયેલા છે અમે તો જ્ઞાની પુરુષ છીએ એટલે દાદા ભગવાન ને ત્રણસો ને ડિગ્રી છે મારે ત્રણસો ડિગ્રી છે એટલે મારે ચાર ડિગ્રી તૂટે છે એટલે મારે દાદા ભગવાન ને અસિન્ થઈ છે મારે સેવા કરે હું વિચાર કરી ગઈશ તો હું વિચાર કરીશ હોય તો વધુ નઈ જરા પછી પૂરો મારે અનુભવ કરવો પડશે હે એક હશે પૂરો અનુભવ કરવો પડશે એનો હા અનુભવ અનુભવ વગર હું કઈ કોમેન્ટ નહી કરું એટલે એના અનુભવ માટે આપણે અહિયાં બતાવું તો એમાં વિચાર કર્યો ને તમને અહીં કે અનુભવ બતાવો કે અનુભવ થયો એટલા માટે કહું પણ હમણાં તો ખરાબ મિથાત્વ થઈ જાય એમાં મિથ્યાત્વ થઈ જાય મીઠ્યા કેવાનું પર્સનલ વાત છે એ વાત થી ચર્ચા ના કરી ચર્ચા નહી કરી ચર્ચા બંધ કરીએ બંધ કરીએ આ તો અત્યારે ત્યારે માટે કહે છે તમને આમ બોલવામાં હોય તો તમે પોતે તાકી જુઓ મારે ભાઈ પર્સનલ વાત બીજી છે બધામાં ગુણ જ છે બધા ગુણ માં મીઠું સ્વાદ જ હોય છે ગુણ જોવા સ્વાદ જ હોય છે આ બોલો થશે એ હવે આજે પોતે હાજર થશે એ હવે હું વિચાર કરી દઈશ નઈ આ બોલો તો મને નથી કન્વિન્સ પ્રભાવ દેવો મને કન્વિન્સ મને કન્વિન્સ વધારે હાજર અનુકૂળ આવે એના માટે એ તો ના હોય પણ આ તો એમ કહીએ કે ભાઈ ભરો આપો અને પછી ના આપે તો મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી હાજર હજુ છે મારા માટે હાજરા હજુ અહિયાં છે મારા માટે હાજરા હજુ છે હોય ને હાજરા હજુ મને પછી મારે કે મારી એક જ ઘણી હોય આમ આપના બધા કઈ ગુણ લઈ ને શકતા